શ્રીમદ્ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય એક કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા હે રાજા પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા એ આચાર્ય પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જોયું એ જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા ધ્રુપદ બહુ નિપુણતાથી કરી છે અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેકવીર ધુનુ ધરો છે જેમ કે મહાવથિ યો વિરાટ તથા ધ્રુપદ તદુપરાંત દૃષ્ટકેતુ ચેકિતાન કાશીરામ પૂરજિત કુંતીભોજ તથા શૈબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે પરાક્રમી યુદ્ધામ અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો એ બધા જ મહારથીઓ છે પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે મારી સેનામાં સ્વયં આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભુરિષ્માં જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજય રહ્યા છે એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે જીવન તજવા તત્પર છે તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત છે આપનું સૈન્ય બળ અમાપ છે અને આપણે મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો ત્યારે ગુરુવંશના મહાપ્રતાપી વયો વૃદ્ધ વડેલ પિતામાં ભીષ્મ ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યું જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યું ત્યાર પછી શંખ નગારા તુરાઈ તથા રણશિંગા સહસા એક વાગવા લાગ્યા જેનો સંયુક્ત વાચ્યઘોષ બહુ ઘૂંગાટ ભર્યો હતો બીજી બાજુએ અર્થાત સામા પક્ષે શ્વેત અશ્વ જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા ભગવાન કૃષ્ણે પાંચજન્ય નામનું શંખ ફૂંક્યું અર્જુને દેવદત્ત અતિમાનુષી કરનાર રાજા કું પુત્ર પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો અને નકુર તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા મહાન ધનુર્ધર કાશ્યરાજ મહાન યોધ્ધા શિખંડી દૃષ્ટમનું વિરાપરાજિત સાત્યકી દ્રુપદ્રૌપદીના પુત્ર આ વિભિન્ન ગગનભે શંખોના નાદે રૂત્રાક્ષના પુત્રોના હૃદયો વિદી તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજ રથમાં આરૂ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયું હે રાજન ધૃતરાજના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે ई शकूँ रुद्राष्ट दुर्बुद्धि प्रसन्न करने युद्ध करवा दू संजय भरतवंशी अर्जुन द्वारा आ प्रमाण संबोधित थे भगवान कृष्ण बने पक्षों सैन्यों मध्य भाग में उत्तम रथ ने उभो रखो भी द्रौ तथा विश्वभर अन्न बढ़ाओ उपस्थिति में ભગવાને કહ્યું હે પાર્થ અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ દાદાઓ આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરણારથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યું અર્જુને કહ્યું હે પ્રિય કૃષ્ણ આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે મારો ગાંડિયો ધનુષ્ય हाथ में सरी पड़े मेरी त्वचा बढ़ी रही है हूँ हम अधारे समय स्थिर ऊबो रही सकते नहीं हूँ मरी जात भूली रहो छो, मारो मन भमी रू हे कृष्ण कैशी दैत्यना संहारक केशव मैने तो मत दुर्भाग्य दर्शन थायुद्ध में मार पोताजनों ने हणवाई कल्याण केव रीते प्राप्त थी शे એ હું જોઈ શકતો નથી અને હે પ્રિય કૃષ્ણ હું તેનાથી કોઈ વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી હે ગોવિંદ અમને રાજ્ય સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ગોઠવાયેલા છે હે મધુસૂદન જ્યારે ગુરુજનો પિતૃઓ પુત્રો पितामह मामा, ससरा पौत्रों शाला तथा अन्य बदा तेमना प्राण तथा धन त्यजवा तत्पर से मेरी सामने त्यारे, भले तेव मने हणी नाखे तोई हूँ आ सब संहार करने शाटी इच्छा करूँ हे जीव मत्रनहार बदला में मैंने आ पृथ्वी तो शू पोक राज्य मे तो आ बधाने साथ लड़वा તૈયાર નથી ધૃતરાષ્ટના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે જો અમે આવા આતતાઈઓ હણીશું તો અમે પાપમાં જ પડીશું માટે તથા તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં હે લક્ષ્મીપતિ કૃષ્ણ આનાથી અમને શોલાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું હે જનાર્દન લોપને વશ થયેલા મનવાળા આ લોકો જોકે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપકર્મ કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ કુળનો નાશ થઈ સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે હે કૃષ્ણ જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતંતી હે વૃષ્ણવંશી અવાંછિત સંતથી ઉત્પન્ન થાય છે અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે આવા પતિત કુટુંબોના પૂર્વજો અધા પતન પામે છે કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતીને જન્મ આપે છે તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે હે પ્રજાના પાલન હર કૃષ્ણ મેં ગુરુશિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કોળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપકર્મ કરવા માટે તત્પર થયા છીએ રાજ્ય સુખ ભોગવવાના લોપવશ થઈને અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે तो मार्ट श्रेयस्कर संजय बोल्या, रणमैदान आ प्रमाणिक कही ने अर्जुने पोता धनुष्य तथा बाण बाजू पर मुकी दीधा शोक संतप्त मन की रथना आसन पर बेसी गयों